એ આવો આવો મારા નાના મોટા ટોબરિયા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અવાણીયા બેઠા બેઠા સ્મિતા વાર્તા સાંભળે છે આવો આવો સ્મિતા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો રતીલાલ નાયક ની વાર્તા છે બંને સાથે રે ચકલી કે મારે માળો બાંધવો છે ચકલો કે ભલે હું તમને બંધાવવા લાગીશ બંને સાથે મળીને સામજી મોચીના ઘરમાં માળો બાંધવા માંડો એક તણખલું ચકલા આવે બીજું ચડી રીસ ગામના નગર શેઠ ના એ જોડા બનાવતો બેઠો હતો શામજી હાથમાં હતો એ જોડો છૂટો ચકલી ને જોડો ચકલી વાગ્યો ને ચકલી મરી ગઈ માળામાં બેઠેલા ચકલાએ આ જોયું ચાર દેડકા જોડ્યા દેડકાથી હંકાર હતી ગાડીમાં બેસી ને ચકલાભાઈ મોચી ઉપર વેર લેવા નીકળ્યા ગાડીમાં બેઠા બેઠા એ ગળું ફુલાવી મોટેથી બોલ્યા કરે છાણ નો પોદળો પડેલો પોદળા એ ગાડીમાં બેસીને જતા ચકલાભાઈ ને જોયા પોદળા એ પૂછ્યું ચકલાભાઈ ચકલાભાઈ રોફ મારતા ક્યાં ચાલ્યા ચકલો ગળો ફૂલાવી છાતી કાઢીને જવાબ દીધો अटक मटक नी गाड़ी बनावी का जोड़ा चार मोची मारी चरकलड़ी वेर वाडवा ने बराबर ने खबर पाड़ी दीसु हूँ हूँ मदद में उभो रही चकला भाई कहू एक भला બોલું ચકલાભાઈ ચકલાભાઈ રોફ મારતા ક્યાં ચાલ્યા ચકલા એ ગળું ફુલાવી ને છાતી કાઢી જવાબ આપ્યો અટકની ગાડી બનાવી દેડકા જોડ્યા ચાર મોચીએ મારી ચરકલડી ચકલાભાઈ મોચીને બરાબર ની ખબર પાડી દેવી જોઈએ હું સાથે આવું છું હું તમારી મદદમાં ઉભું રહીશ ચકલાભાઈએ કહ્યું એક થી ભલા બે આવી જાઓ સાતમાં બેસી જાઓ આ ગાડીમાં फाँ फाँ फाँ फाँ चकला, चकला, चकला, चकला फुला छाती का जवाब आप अटकमटक गाड़ी बनाया चारोची मरी चरकल ચકલાભાઈ વેર વાળવા જાય વિછી બોલો અરે રે ચકલી ભાઈ તો ઘણી વાર મને પણ મળતા કેવા ભલા હતા એ તો મારી સાથે કેવી વાતો કરતા ઘણું ખોટું થયું હું પણ તમારી સાથે આવું છું હું તમારી મદદમાં ઉભો રહી છો ચકલાભાઈએ કહ્યું એક થી ભલા બે આવી જાઓ સાથમાં અને બેસી જાઓ આ ગાડીમાં ચકલાભાઈએ સાચવીને ઊંચકી ને વીછીભાઈને ગાડીમાં જોડે બેસાડ્યા चकला भाई छाणा ने कबूतर नेता एक क्या चाल चकला फुला छाती का जवाब अटकमटक ने गाड़ी बनाया चारोची अच्छी चरकलड़ी चकला भाई वेर वा વટાણાના દાણા કહ્યું અરે ઘણું ખોટું થયું ચકલી વાર મારી પાસે આવતા ચોખાનો દાણો અને મગની દાળ શોધતા મળતા હોય અમે તમારી મદદમાં ઉભા રહીશું હો ચકલાભાઈ ચકલાભાઈએ કહ્યું એક થી ભલા બે આવી જાઓ સાથમાં અને બેસી જાઓ ગાડીમાં ચકલાભાઈએ જાળવી ને વટાણા ગાડીમાં જોડે બેસાડ્યા ગાડી ખટ ખટાખટ ખટ ખટાખટ આગળ ચાલી ગાડીમાં છાણ નો પોદળો કબૂતર વટાણા ના દાણા મોજ થી બેઠા હતા આગળ જતા રસ્તામાં કાંટાની વાડ આવી વાળના કાંટા પૂછ્યું ચકલાભાઈ ચકલાભાઈ રોફ મારતા ક્યાં ચાલ્યા ચકલાએ ગળું ફુલાવી છાતી કાઢીને જવાબ આપ્યો અટક ની ગાડી બનાવી દેડકા જોડ્યા ચાર મોચી અમારી ચરકલડી આ ચકલાભાઈ વેર વાળવા જાય વાડનો કાંટો બોલો અરે ઘણું ખોટું થયું ચકલીબાઈ હું તમારી મદદમાં ઉભો રહીશ ચકલાબાઈએ કહ્યું એક થી ભલા બે આવી જાઓ સાતમાં બેસી જાવ આ ગાડીમાં વાળનો કાંટો વાળથી ઉછળી ને ગાડીમાં ચડી બેઠો ગાડી તો ખટ ખટાખટ ખટ ખટાખટ આગળ ચાલી ગાડીમાં છાણ નો પોદળો કબૂતર વીંછી વટાણાના દાણા અને વાડ કાંટો મોજ બેઠા હતા ભાઈઓ સાંજ પડી ને અંધારું થયું ચકલાભાઈ ગાડી સામજી મોચીના ઘર આગળ આવીને ઉભી રહી ગાડીમાંથી રોફ બંધ ચકલાભાઈ ઉતરા એમણે છાણના પોદડા ને વીંછીને વટાણાના દાણાને અને વાળના કાંટા નીચે ઉતાર્યા છાણના પોદડા ને ગોઠવી દીધો મોચીના ઘરના ઓરડાના ગોખલામાં દિવાસોળીની પેટી હતી એમાં વીછીને બેસાડી દીધો મોચીના ઘરના રસોડાના ચૂલા પાસે ની રાખોડીમાં બેસાડી દીધું બેસાડ્યો રાત પડી ગઈ પણ હજુ સામજી મોચી ઘેર આવ્યો નહોતો ચકલાભાઈ સામજી મોચી ની રાહ જોતા બેઠા થોડી વારમાં મોચી આવતો દેખાયો ચકલાભાઈ શું થાય છે એનો તાલ જોતા આઘા બેઠા મોચી જેવો પગી લંપાળતો જેવો દીવો કરવા દીવાસળી લેવા ગયો તેવો જ પેટીમાંથી વીછી કર્યો મોચી તો ચીસ પાડીને જાય નાટો ચૂલા માંથી દેવતા લઈ દીવો સળગાવવા ગયો ત્યાં ચૂલા પાસેથી રાખોડી માં ના કબૂતરે પાંખ ફફડાવી ना उडेली गरम गरम राखोडी मोची भरोई गयो तो ना दाना उपर पग पड़ो। एना पग सरक्या अने हाडका ढीलाई गंडी थी ठेकी नाशवा गयी हाथ मुकवा जता वंटा हाथ फसाय કરગરી પડ્યો એને માફી માંગી ઉપર થી ચકલાભાઈ ને સોનાની ચકલી ભેટ આપી ચકલાભાઈ એ છાણના પોદળાનો વીંછીનો કબૂતર નો દાણાનો અને વાડના કાંટાનો આભાર માની ખૂણે સાચવી ને મૂકી રાખવાનું એ નહોતા ભૂલ્યા હોય ભાઈ આવી હતી આ ચકલાભાઈ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો आती काले तमने हूँ बीजी वार्ता कहवा भाई आज